તારું નામ શું છે માલિક શું કોણ ના પડી ને તું કોણ ખરેખર આવે કે મને અમિતા અમિતા શબ્દ અમિતા એ બગાડ્યું કે તર તરફ અસર થાય કે ના થાય અને મને કે અંબાળા નુકસાન કર્યું તો હું કહું અંબા નુકસાન કર્યું મને પહેલો તો તમારો સ્વભાવ બહુ સારો હતો હમણાં તો બધું તમારું બધું ખાતું આમાં પડતું જ નહીં સંસારમાં બિલકુલ એવું જ વાત કર્યું એમાં પહેલેથી જ રહ્યો હતો આજનો નહીં તમે જોવાનો નહીં તો પહેલેથી જવાનું કર્યું કેવું કેવું બોલો છો એ દુદું કર્યું સારું થઈ દે છે એ તો કાકા બધી ભળભરા હોય ગળીમાં લાડવા ખાય ને પછી વળભરા કરે આ તો જવું એટલે નમસ્કાર કરી દે પછી બરોબર કાયમ માટે એટલું એટલું બધું અને કઈ કાકા નમસ્કાર કરવા કાકા નમસ્કાર કરવા હોય કોઈને તરસો નહી જાય પૂછે નાશ નહીં પડી થોડી પડી છે તેલ રીઅલાઈઝ દર વાચે છે હા તેલ નું રીઅલાઈઝ કરવું જોઈએ વાચે છે સાંભળી વાંચ્યું છે વિજયને હા કે છે দাদা ઓય રીઅલાઈઝ કરવું એક નામ છે ઓય રીઅલાઈઝ કરવું એક નામ છે જાતે ઉકેલ રીઅલાઈઝ નહી કરેલો આપણે કોઈને ધક્કો મારી બોલાવીએ માન આપી હતી માન આપશે એ તો એજ ભગવાન છે બીજું કોઈ નથી એ લોહ છે ભગવાન ના એ ભગવાન બાપા માં બહુ માને છે સારું સારું કેવાય કોઈ પણ સંત પુરુષ ને સારું ગણ બુદ્ધિહારી ને ભગવાન શું છે ક્યાં રહે છે હા આવો કોઈ ને દુખ દીધેલું ત્યાં સમજી લે અને પછી પાડે તો એક ચિંતા થાય તમે કઈ બે લાખો એટલે આજ્ઞા નથી આજ્ઞા એવી હેલી એ બધી આજ્ઞાલી સંસારમાં દુઃખ ના રહેવું છે આપડે શું કર્યું હશે તો એમ દાદા અમિતા એમ કે છે મિયા જોડે થોડી વાતચીત થઈ હશે એને જે ગઈ વર્ષે એનો એક બાબો ગુજરી ગયો જેથી કરીને આવું થાય એમ ગયા ભાવ માં ગયા ભાવ માં શું કર્યું હોય તો આવું આવે આપણને જેટલો જેનો હિસાબ એટલા જ આપણી જોડે રહે હિસાબ પતી જાય એ તો આપડે હંજુદા થઈ જાય બસ આ રોકાય માર તો બાબો હતો બે અડીઓ ના થયો એના એટલે જન્મ્યો તારે પ્યારા ખવડાયેલા અને પછી સાડી વાર ગયો તાર મેં ભાઈ બંધ પ્યારા ખવડાવ્યા તાર ભાઈ મને કહેવું આવું કેવું કર્યું કર્યું આવો તાર મે જે મહેમાન આવ્યો હતો એ ગયો આવ્યો તો બઉ સારી વાત છે નહી આજે સમજવું હોય તો આ છે બીજું કશું છે નહી કેટલાક તો વેર ભાવે આવે ને છોકરો આપણને વેર ભાવી દેવ બાળે પૈસા અને ઉપરથી લખીને કેસે બાપા ને નાકટી કરાવી વધારે આપવું નાકટી કરાવી જગત પર કેટલા લોકો આ તો બધા હિસાબ છે બધા હમણાં ચોકવાના છતાં હિસાબ છે છતાંય મા બાપ ની સેવા કરી અને પતિ ની સેવા કરી એ ધર્મ છે શું હિસાબ હોય પણ સેવા કરીએ આપડે ધર્મ છે વડીલોની સેવા બજાવી આપણો ધર્મ છે શું અને જેટલું આપડે ધર્મ પાડીએ એટલું સુખ આપડે થાય વડીલોની સેવા તો થાય પણ જોડે શું કાય સંસારમાં ગમે છે એતો મોહ હોય તો જ સારું ને એ તો પછી મોહ ના હોય રસ્તો દેખાડવો પડે શું કરે એ તો મોહ હોય મો એટલે શું એક મોટા શેઠ હોય અમુક પ્રખ્યાત હોય અને બધા લોકો બહુ લાયક શ્રેષ્ઠ માણસ શ્રેષ્ઠ રાતે આટલું પીતા હોય તે રેગ્યુલર પીતા હોય તેને પછી અસર થાય બહુ પણ એકદાર બે હિન્દુસ્તાન ચડ્યુંફ કેવાય આ બધું ભાંડી ચડી લીધી ગેપરી દેશે ઉતરી જાય ત્યાં પછી સિદ્ધ જ બોલે બધેની પ્રેસિડેન્ટના વેન્ડિયા ના બોલે સિદ્ધ બેઠી ગજો જહા ધંધા પૂછે આ જગત વાત પરવસ્થા સે લાગાત હૈ અમને કુલે ડિપેન્ડન્ટ પણ લાગે છે બે બોલતે છે ચાલે No, <laughs> you are such a dependent to something like someone. I uh -huh. <laughs> <laughs> <laughs> <laughs> am not so like it, but I think that I should be myself, you know, and don't put my friends on everybody. But at the moment, I think that it's just I'm dependent. But I won't be myself, like I want to get to you know God more and everything, you know. I am saying that you are like it, અને આજે સાસુ સસરા પછી દાળ દુખેતા પાક દુખેતા અંબાલાન છોકરો વિધિ કરતો હતો આપડે અંબાલાન છોકરો પેલો ને ઘનશ્યામ ભાઈ બધી ગઈ શકે છે સાયન્ટિફિક શોધખોર છે માલિક રહ્યો નથી સત્યાવીસ વર્ષથી સત્યાવીસ મન નો માલિક નથી માલિક વાણી કોણ બોલે છે ઓરિજિનલ ચેપ રેકર બોલે છે પોતાની વાત છે એટલે અને જ્ઞાની પુરુષ ની વાણી થી પાપો ભસ્મીભૂત થઈ જાય તે જ્ઞાનાગ્નિ કહેવાય જ્ઞાનાગ્નિ પાપો ને ભસ્મીભૂત કરે પ્રતિનિધિ રિપ્રેઝેન્ટેટિવ બુદ્ધિ ખલાસ થઈ કહેવાય સંત પુરુષ પોતે ઇગોઇઝ હોય પણ રીતસર નો હોય ઓછું કરતા હોય પણ હવે જીવતા હોય કલ્યાણ થાય એટલા માટે જીવતા હોય સંતુરષ વ્યાખ્યા ખરી આ છે પણ હોય ને રોગ દેખાય છે કોઈ જગ્યાએ પારકા માટે જીવતા હોય પોતાના સુખના માટે નહીં જેવા મળે ખાવા જ પડે બાકી પૈસા ધીરા કરવા માટે પૈસા લે એને તો સંતપુર કેરાયજ નઈ ધનપુર પોતાના માટે નહિ પણ પારકા ના માટે જ જીએ એને પૈસા શું કરવા પૈસા શું કરવા સ્વરૂપે છે પણ તને જ્યાં સુધી ઓળખાણ થાય ની ત્યાં સુધી શું થાય તેવી ઓળખાણ કેવી રીતના થાય ઓળખાણ કરવા માટે જ્ઞાન એ છટપટિયા ને બઉ પ્રશ્નો આવે ખટપટિયા હેમનભાઈ અપમાન કરે તો ઘૂંચવાડો ઉભો થઈ જાય મેં માલ બગાડ્યું નહીં અપમાન થઈ you go you go something please from that so that you won't come in this scenario and fasting or any sorrow and for any any visible sorality on as in the cinema to feel very good it feels good yes it feels good like apne go chore apne bolapuri chahiye hai na na yeah yeah you you, you asked really nice, and i feel you nice in this moment to this point સ્વભાવ બઉ હોય કોઈ ઓછા ગુસ્સા વાળો હોય એથી ઓછા ગુસ્સા કોઈ ગુસ્સો ના પણ હોય કોઈ એકાદ લાખો માં એકાદ માં પણ હોય એટલે દરેક વસ્તુ એટલે મૂળ સ્વભાવ નથી આ તો આપણા અજ્ઞાનતા ઉભી થયેલી દેખાડ ગુસ્સો નબળા કેવાય બધી અત્યારે મને ધોરણ મારે તો ગુસ્સો ના આવે ગાળો દે તો ગુસ્સો ના આવે ગુસ્સો ના આવે રાતે કે સમજાય એવું ના કેવાય ગામ જ ખોટી છે આપડી ગુસ્સો કરીએ તો આપણને આમ સંતોષ થાય મજા આવેકવાર એવું થાય કે અ ગૂથો કરાય જગ્યા તમે ના કરો તો દરવાર મજા આવે ગૂથો કરે જગ્યા તમે ના કરો તો દરવાર મજા આવે ઉકાળો બેન સે લઈ ઉકાળો લેસો એમ પૂછો ઉકાળો મત બોલ્યા હવે પીધા તો ઉકાળો તો કે કアドレス આવીને ને બધાએ પાક કર્યા બધાનો પ્રયાસ હિસાબ હશે આપણે એમની હિસાબ હશે તો આવે છોકરો સુરેશ ના સાસુ એમ બધા એવું જ્ઞાન અગિયાર માં આશ્ચર્ય છે ઇલેવન્થ અંદર કેવાય છે ને આપડે પૂરા થઈ ગયા છે મહત્વ શું છે એટલે આપણને એમ હાથમાં શું છે કરોડ અવતાર લેવા દસ જાતેરાન જાતે બોલવું પડે એમ બરકત ના હોય કારણ કે આ ના થાય નહીં બનેલું એક દાડામાં એક દાડા માં ચિંતા મિતા જતો રહે ને દાદા આખો દળો રહેશે ને જે આખો દળો રેવું છે રક્ષા કરે નિરંતર આખો દળો રક્ષા કરે હા એ તો આવવાની છે પણ એ તમે આપ ઇન્ડિયા જશો ત્યારે અહિયાં આપને યાદ કરશે તો તમને ખબર પડશે ને એમ પૂછે છે તમને ખબર પડશે એ યાદ કરશે તો ખબર પડશે નઈ આવી જોઈ શું તાર છો દે એવું બંધ થઈ જાય તમે જોયું છોકરાઓ હોય તો ખરા ઘર માં તો હોય છોડે નઈ નિરંતર રક્ષા કરે પાછું તમે નીચે મૂકી દો તો એ ઘર માં હોય એટલે અગિયાર માં આશ્ચર્ય છે ઘણા લોકો હાર્ટ એટેક મટી ગયેલા છે બધા દરેક જાતના દર્દ મત વિજ્ઞાન વિજ્ઞાન માં રહેતો આજ્ઞા પડે તો રાત્રે ઊંઘમાં પણ આવે એની યાદ આવે ને એ સાત ને બીજું આપડે યાદ કરવું પડે તો ગોખવાનું તો ભૂલી જવાય એની નરે યાદ આવે તો સમજી લેવાનું જવાનું એ રહે વાતરવા લો પાર્ક માં બે જેવું થાય પણ વચ્ચે કાગળું ના થાય નીતી હોય ને યોગ ના હોય તૂટી હોય ભાવ કર્મ એટલે આપણને જે ઈચ્છાઓ ભાવ થયા ભાવ કરું હું બાબુ ભાઈ આપણે અડેરી થાય ને કરે એટલે આ શરીર છે આગળ જાણવા દેતું નથી એવું પાટા છે આ બધું રોજમાન માં લોકલ લોકલ્પ એટલે ચેકી નાખેલો કરવું ચેકી નાખેલો કરવે જે કઈ દો આ બધા પ્રત્યાખરી નહીં કરું એવું ભી ખરેખર નામ જીએનભીએન ભી તમે ખરા પણ તમારું નામ ખરે તો અસર થાય છે તે રૂપ બોલે બોલું જાય ને ને બેઠા છે બે જણું એટલે આશીર્વાદ આપે તમારું નામ શું બગુ ભાઈ બગુ ભાઈ કરે કર બગુ ભાઈ છો એ તમારિયે નિતને કોન મારુ મારુ કરે તે રહી ની મારુ મારુ સમજણ પડી કે મને સમજણ ના પડી આ તો બી કેવો વેપાર કરે બધા ઉંધા પ્રશ્ના લઈને લગ્ન નહી કર્યું હે ને હું જાણતો નથી એટલે તમે જાણો છો જાણો છો એટલા સારું પડે કોણ અને પછી અને મહા દુઃખો પોતે કોણ છૂટવાની તૈયારીઓ થાય શું થાય ચોરાસી થી છૂટવાનું વખત તારે આવે ને તમને કોને કહ્યું સુરત બાજુ તમારા આશીર્વાદ લેવા આવ્યા છે કઈક નજીક જાગે આપેલા ભાઈ તો શેર થયા છે ને છોકરો છે મોટો એમના મોટા દીકરા માય છે બધા થવાનું કહ્યું છે સમજાયું ને લે શું થઈ ગયા તમે શુદ્ધાત્મા થઈ ગયા શું નામ તમારું હિન્દુભાઈ હિન્દુભાઈ હિન્દુભાઈ હિન્દુભાઈ બાર તમે જશો તાર કોઈ પૂછક તમે કોણ કેશો તમે શું કે છો પછી ખબર નથી કેવાનું હિન્દુ ભાઈ કેવાનું હા કારણ કે ભાષા આપડે ભૂલી ગયા નથી બરાબર આપડા થયા મામા થયા કાકા થયા ભાષા છે ને આ શુદ્ધ ભાષા છે અને બહાર ભાષા છે કેવી છે ભ્રાંતિ ભાષા ઇઝ ધી પી થઈ ગયેલું છે આ તમે હિન્દુ ભી હતા પણ ખરેખર કેતા હતા ખરેખર સુધાર્મા શું કરું બરાબર તું આજે ગોઈ જમ કરી ગયો કેમ રિલેટિવ તમને બધા સમજ બે તમને સમજ પડી બેનો ના સમજ પૂછજો છે કે બાર ની ભાષામાં શું કે છે ભાષામાં શુદ્ધાત્મા છે લોકો ભગવાન ની ભાષા જ માનતા નથી એટલે પછી એકાદ ગાય છે એટલે આપડા લોકો વિવા કરવા જાય ગધડું મળે પાછા આવે છે કાકા કેમ પાછા ગધેડું મળ્યું ગધેડા ભગવાન કર્યા મને આપેપન કર્યો તિરસ્કાર કરે છે માટે આવતો ઘઉ ગધેડા ને આપજો ને એ બધા કરગવાન ને સહેજ તિરસ્કાર કર્યા કે હું ન એટલે આવતા તમે ગાય બધામાં સુધાત્મા દેખાશે આત્મા વસ્તરો ભૂતે છે જોજો આવે આ બે આજ્ઞા પાડવાની કઈ કઈ આજ્ઞા બે થઈ જોવાનો અભ્યાસ કરે આવે ની જોજે જો વાંધો કરો જવાબી તમને એમ લાગતું હું ચલાવું દસ લાખ કાતી હળીફળી હળી કર્યા કરે ને આમ છાતી ગાડી ને કરે પણ જયારે બે લાખ ખોટ જાય ને આપડે પૂછીએ કેમ છે તમને ભગવાન ઉઠ્યા કે છે કે ના ભગવાન ના વિચાર આ સ્થા નફો થાય તો શું કમાયો પડ ને હા હવે પોતે કરતા નથી આ કરતા પણ એ ભ્રાંતિ છે અને ભગવાન અંગ્રેજી સાયન્ટિફિક સરકમ છે પાછા આવશે ને ન તમે જુદા થઈ ગયા હિન્દુ બી જુદા ડેરી વચ્ચે લાઈન ઓફ ડિમાર્કેશન પડી ગઈ હિન્દુ ક્રોધ માન લોન બુદ્ધિ ચિત્ત તમારાુદ્ધાત્મા થઈ ગયા એટલે તમારે હિન્દુ કર્મ બંધા છે નહીં છોકરા જય આ લે બુક્સ લેજો હા પેલી સમજે ભાઈ આ વેલ જ ઇન્જેક્ટર તવા બોલતા આ લે લે અમે ચાલે જ મત બસ એ દેખ વર્ષે નરે બે લે અમે ડાક લઉ આપો હા ખટવા ની હા તો